ગાયો અત્યારે મન દરિયામાં બધા ફેરફાર થયું પંદર બાર એટલે સમજી ગયું પછી બનાવતી માણસ હોય માણસ કરે ને ના થઈ ગઈ જયારે ગાય આપડે ગાય ને છે આપડે કેટલું ખાવાનું નાખવા જઈએ ને તપેલી માં તેની ગાયો પછી સમજી જાય કેટલું નાખાયા એટલે સામે આવેદ્રા શું ખાવાય શું ના ખે જાગ દરેક સિંહ માત્ર એક મનુષ્ય સિવાય બીજા બધા જ અમે તો સીધા બીજા બધા શું ખરા નીકળું ના ખરા કર્યા મકર ભૂલથી કશું કહી આવી જાય કહી જાય પેલા તો સતત ઇન્દ્રિયો ગયા બધા ના ખરા ખરા આજુબાજુ કેવા દે એક દુરપયોગ કરી બધી ઇન્દ્રિયો નો દુરુપયોગ કરે છે શું કર્યું છે દુરુપયોગ એટલા બધા અથવા હોળ્યા અને એટલું બધું ભૂગંધી બાકી ઇન્દ્રી ઘ થઈ છે અને <laughs> બીજા <laughs> <laughs> આપણને ઝેરે હોય તો ખબર ના પડે નહીં તો એમાં સુગંધી હોય સુગંધ હોય ઝેરી ઝેરી ધંધાતું હોય આપડે નાક ની ગંધે જ આવતી નથી સારી રીતે આ લોકો પણ તે મોદરા ની ગંજ આવે છે પણ તે ગાયો મતલબ લીલ ઉતારી ના પડે પડે છે લીલું પછી લીલું સારી પડે છે આહાર વધારે પડતો હોય જ ને આ તો આપડે તો ખુબ આહાર ફૂકા ના સ્વાદ જીભો બધું બગડી લેવું કેવું છે બાકી નહી તો મોડા મોડા ચણા બધો બધો સ્વાદ છે જય શ્રી રાખ દેખાય છે કેટલું બધું જીત ની ખરાબ ગયું છે સારા સારા રંગ રાખેલા કામ કરી જતી નથી કાન તો અહિયાં લોકો એટલી બધી સુંદર છે કે ધગધકતા ઉદારામાં ઠંડક ક્યાંક એ છે ઠંડક તો જતી નહીં તો ધગધકતો ઉનારો છે પણ મનુષ્ય જે સંસર્મા આવ્યા તે કૂતરા રૂપાળા નહીં લાગતા ગઢેડા રૂપાળા નહીં લાગતા મનુષ્ય ઓછા કરી નહીં દેખાતા અને જંગલ માં ફરતા કદરુપાતી દેવો બહુ એમના બીજી કોન્ટ એના <laughs> વિષય આવે તે શ્રાદ્ધા છે તો દેવગતિ માં સંડા છે નહીં સંડા છે દેવગતિ કેમ કેવાય સંતી દુર્ગંધી નથી સુગંધી બહુ સં કારણ કેટલી બધું બંને આટલા બ્રહ્માંડ આપણા જબરજસ્ત ચાલક છે નહીં ગઈ પણ નહીં બાર પણ નહીં અહીં બાર છોકરા બધા જતી જવાની કાયમ જવાની જગનાતા જવાની માવા આ તો નદી પણ સુગંધી બધી રાખે છે જેમ મોટા રાજાને આપણે આવા માટે પદ કરી બહુ સુગંધી હોય તો જાય જ્ઞાની પુરુષ હોય કહેવા જાય અલગ જાય દુર્ગંધ હોય તો દુર્ગંધ આપણા ક્ષેત્રમાં અને જ્ઞાનની વાતો બધા એમને દેવો નો પ્રિય નથી હોતું અમુક બધા દીવો એવું પ્રિય નથી હોતું જ્ઞાનની વાત એને ખાસ સાંભળવા માટે જ્ઞાની પુરુષ નો સત્સંગ કેવાયારી આમ ક્રિયા કરજો કરમ ક્રિયા કરજો એ બધું સંસારી વાત કહેવાય સંસારી વાત કહેવાય આપણા આત્મા પરમાની વાત બીજી વાત વાત નહીં બંધાય આજ તો કાગડાઓ છે આજ કાગડાઓ ની સભા રહી પરમાત્મા આપડી આત્મ રોડ નું બેન બધાને હજારો જાય આપડી અલૌકી લોકમા ભાઈ અલગી કાકી બંને કુકુર આથી ખાસ લો આપડે કહેવા પડવું નથી એ વાક્યો માં આજ્ઞા માં આજ્ઞા એ ધર્મ ક્રિયા થઈ ક્રિયા એ કર્મ કેવાયું કેવાય કર્મ આજ્ઞા એ ધર્મ અને આજ્ઞાભાઈ નહીં તો ઉડું સારું ઊઠું રહે ને કઈ તમે સિદ્ધાર્થ ના સિદ્ધાર્થ ના બોલો ભાઈ ને તમારો દુખો થાય ને અમારો જૂથ થાય ને ઉપાસ કર્મ આવે ત્યારે આપડે જોવાનું કર્મ ઓછો થાય ઉદય ના આવે તો ગોધાય નથી આપણને શું અને ઉદય આવે અમાણસ માટે આપડે જાણીએ કે આપણું મનમાં પર્યાય બગડેલો એટલે આપડે કેવું વિચ્છમ થઈ પર્યાય બગડેલો માટે પ્રતિક્રમ કરો બીજા વિચાર વધુ કોઈ ફર્ક કરતા ના હોય કાલે ત્યાં પછી હલ્ક ચાલ જય કચિદાનંદ જગત કલ્યાણ જય શચિદાનંદ જગત કલ્યાણ ને મારે લાભ લેવાનું પાસે આજ્ઞાન બધું આવી જાય છે નિરંતર ભાવી જાય નથી અંતરાય કરે શું છે ઉત્પાદન તેને કપાવી દેવાનું છે નવું ઉત્પાદન નથી ને ઉત્પાદન ચાલુ કપાવાનું ચાલુ બધા એ પુસ્તક બંધ કરી દેતા હા એના કરતા આપણું આ સાપ્તાહિક આપણું આપડે માસિક કાઢે છે આખરે લોકો બધા પહોચ્યા નથી થોડા કરવું પેલા લેખ ને એમને બધું આપી છે આ હિતકારી છે બઉ હિતકારી છે બધાના જાત જાત નું વર્તન મળે ને ત્યાં પેલું આપડે બહુ વાંચીતો મને બધાના નવ થયા હતા લાભ થયા એની માથે તો આ બધા લેખ આપતો આવું કેવું હોય ફક્ત એટલી જ્ઞાની પાસેથી આવેલી પોતાના મશીન માં તૈયાર થઈને ખાલી સરણી પછી પોતાને મળેલી એટલા માટે જોઈને ઘરજી આ કરે તે જોવાની અને પછી જે પોતે લે લખે મેં એnse બહુ સુંદર લખ્યું છે આ તો જો પોતાને ટાઈમ મળ્યો નહી આ પેલી વખતે આ તો કનો કે લખવાનું હોય જ જનમથી આ છે એટલે બધા લે લેતા પડ્યા યાર આપણે શું ફાયદો વાળી નફા વાળું હોય કોઈ વાળું હોય મોક્ષ જવું હોય એમને ફોટો ટાંગ જવાનું ક્યારે માર્ક નફો છોટા વાળો માર્ક હતો નફો તે બધી રાખે એવો છે હા સતત રાખે બહુ મારી વળી કરે છે સત્તંગે એની શુદ્ધ ગયો શુદ્ધ ઉદ્યોગ છે કશું રહ્યું ઉપયોગ કરવા આવે આત્મા શાસ્ત્રો શબ્દ નો રસી શકે છે પ્રજ્ઞાથી સમજાયું કેવું છે જ્ઞાની ગુરુ સંજ્ઞાથી એવું જ્ઞાની કુ સંજ્ઞાથી આત્મા એવી સંજ્ઞા અને આત્મા જાગૃત થાયજ્ઞા જ્ઞાની એ સંજ્ઞા જ્ઞાની સમજે બીજા નથી સ્વભાવ પોતાના ગુણ નો ધામ નથી આનંદ દેવી આત્મા છે આનંદ ગુણ એના એક એક ગુણ જાણ્યા નથી આ એટલા બધા ગુણ હોવા દરેક જીવ માત્ર પોતાના જ્ઞાન પ્રકાશ થી પોતાનું છે દરેક જીવો પોત પોતાની વાંધરા બધા જ્ઞાન પ્રકાશ મળી જાય છે એટલે આનંદ આનંદ જીવો છે અને આનંદ ભેદ છે આત્માના અનંત પ્રદેશ જે પ્રદેશ નો ભાગ ઠુલો થાય તે પ્રદેશ કામ સારું થઈ પૈસા પાડવા માટે ગોટાળી શીખવાડવા માટે ઊંધું કરવા માટે કરવા માટે હોય છે બીજા ને લાગે તો કેવાય જ્ઞાન સ્વભાવ જ્ઞાન કેવાય પેલો અંશ કરવું કહેવાય અંશે જેટલા અંશે એને પ્રગટ થયું બીજા મતભેદ પડ્યા કરે એનું થયું કેટલું જ્ઞાન જેમ જેમ વધે તેમ મતભેદ કરતા જાવી જેમ અજ્ઞાન વધે એમ મતભેદ વધે મન નો ભેદ પડે ત્યાં સુધી વિચાર નો જ ભેદ પડે ત્યાં સુધી મતભેદ થાય પણ આ તો ખુશીઓ વિચાર નો કહેતો નથી કર્તવ્ય માં ભેદ બહુ લાગી જાય છે ખુશીઓ લઈને સારું ટેબલ છોકરા નો એવું કરે પેલા બોલાવી નઈ દેતા પેલા બિલન ને બોલાવી નઈ દેતા લોકશાહી ના રખેવા લોકશાહી ના રખેવા અને અહિયાં આગળ મ્યુનિસિપાલિટી ફાદર કેવી કેવો પ્રભાવશાળી હોય લોકોને આમ ગયા પછી કર્યા કરે કેવું કરે કેવું કર હા તો આવે જતા છે કરી આવે છે ફોર્મ છે જે કરે એવું નથી એવું જાણે પાછું કારણ કે હું નંગોર છું સમજે પાછું પોતાની જાતના એમ જાય કેટલા ખાધવું બધા ની કાળમાં આવું જ હોય પાછળ ગયા પછી અમામ કર્યા ગયો નથી કરતા દેખાડા કરી ¿Qué es lo que se ha hecho? ક્યાં જશે કે કરોડો છે તમારી વધી જાય માર્ગો કરેલો બધો માર્ગ બરોબર публикаતો કરે છે અને બધી જીજીની ભાઈલો હોય દરેક દરેકમાં જીજીની ભાઈલો તો અપાયે ભાઈલ કાને પૂરો પડાય એક જ્ઞાન જાણું જેના દીઠો તો એક જ્ઞાન એક જ્ઞાન છોકરો હતી કરી હતી કે એક ગાય બની હકોરવાતી હતી એ જ્ઞાન છોકરો વધારે કે જ્ઞાન જ્ઞાન સુધી અનંત છે મારી પાસે બધું રે વે તો કરું એટલે પોતાનું લક્ષ કઈ બાજુ છે નાતા કઈ ના સદબ માં રહેવાનું છે અને જે કાર્યકારી વિચાર છે જે ઉદયકર વાળા છે જ્ઞાન અજ્ઞાની માં બધા બહુ પીડા મુજબ અરે ગુજરાય એટલો નઈ બધા કર્મો બધા એમાંથી મુજબ વાળો આમ કરશે તો બીજું એ ના કહી શિવ આવ્યો તો આપડે કંટાળીએ નઈ આપડે આવી છે ફાઇલ ના સંભાવે નિકાલ કરી દેવું અને આપણું જ્ઞાન હાજર થઈ ગયું થાય પેલા કંટાળો હતો ઇન્કમટેક્સ ના માણસ મનમાં એમ થાય તો ફાઇલ આવી પછી વાંચ્યા પછી ખબર પડે કે આ તો આપણે જાણતા થાય સર ઇન્કમટેક્સ આકાણી કરી મૂકી છે રિફંડ આવે તો હું ઊંધું ગાળો મળી દેલા મનમાં મનમાં બઉ ભય ના ભરતા ના માર્યો કર્મ એ કઈ ગાયો પૈસો કાપવા દેતો નથી કાપી નાખે બાય કોઈ કાપતો ભાજપ દયા છે ગુજરાતીઓ લડી લડતા ના આવડે એ જયારે પાકિસ્તાન લડી ચાલી ને ત્યારે સપના માંડે બોમ્બ નાખ્યા વેતા સપનામ ભાવ નાખ્યો એ ભાવ ભીસ ભાવે શક્તિ નથી ભાવના તો છે રાત્રે નાખ્યા છાપા વાંચ્યા તો આ ટાપણ આ સિને આ બધા નવા જેવ કામ કરતા સારા ભાવ માં આવે ને ત્યારે થાય વિતરા છે સંજોગ જો હવે થાય જવાબ મળ્યો કે જે બગાડનાર થઈ હોય છે સુધારે પણ બગાડે કુર્તિ સુધારી આપણે માટે કયું કોઈ વસ્તુ નુકસાનકારક નથી રાત્રે ચણા લેવા મળે છે પણ કાળ ચણા ની દુકાને આપડે આવશે ભગવાન પતિ તો પૂરા થવાયા જ્ઞાની કૃષ્ણ થી કેવાદલાય એકદમ મહિના બદલા પદ પતિ આચારો થયા હવે હવે આ સિરે પતું લાવ્યો કરે ને તો નિકાલ દવા જાય ને આ કિર્તન ભી જાય ને પછી મનમાં વિચારવા પછી બીજા બીજા ક્રિયા ને કઈ હાથમાં પકડાય છે ગળાઇ ગળાઈ કરીએ છીએ આપડે કેટલાક માણસ પેપર ઉતારી જાય શીખ્યા બધા પાંચ હજાર કરે છે પછી ગેસ પોતે મૂકી અને શીખે તમે દેરે હે કે તને બીસી કે લે આйна સનપતી કે લે કે જે તોલા પત સર તે ન બદે રે નિરંતર કેન્દ્ર બક રહે આને આત્માન કેન્દ્ર બતા માય દા એનું નો આ કેને આત્માન નું સંગ થાય પોતાને ચાલો આગે વધી ગી એક જ છે કે તે ચાલે છે